અને ખુદ ને જાણે ખુદા ઈ સત્તા પ્રાપ્ત થઈ જાય ખુદ ને જે જાણે હા દાદા ભગવાન નથી શું નામ એમનું કહ્યું તું ઈસ્માઈલ ભાઈ આ દાદા ભગવાન ના પટેલ છે તમે અને પ્રગટ થઈ ગયા છે બધું ફળ મળે તમને સેવ પડે ને માણસ ખુદારૂપે હોય નહિ કેમ એવું લખ્યું છે માણસ ખુદા રૂપે થાય એવી વાત કેવાય અમુક હા એક ગામ આ ભૂતો એટલો જ હોય ને એના ગામમાં પાંચ માણસ પાંચ હજાર માણસ ભૂતો ભગવાન થઇ જાય ખુદા થઈ જાય માયુ ઠોકીને ખુદા થઈ જાય એ ચાલે નહિ ખુદાની ભાષામાં શું છે ખુદા કે ના હોય નહીં તો હોય તો મારી ઠોકીને થઈ જાય બધા બાદ્યા બાદયા બધા મારી ઠોકીને ખુદા થઈ જાય તમને ગમે ખરું મારી ઠોકીને ખુદા થાય અને માર ખાઈ ખુદા થાય તમે કે ને જાણે ખુદા એ સમજાયો તમને ખુદ ને જે જાણે ખુદા અને ખુદ ને ના જાણે ખુદી કરતા નહિ હોય ને શું કે તમને ગમ્યા નો અર્થ ગમ્યો તમને ખુદા નો અર્થ ગમ્યો પણ તે ભણેલા મુસલમાન ને કેવાય ભણેલા વિચારશીલ હોય કલેક્ટરો જેવા હોય કરી ખુદાઈ સત્તા જો જાણવી હોય ખુદાઇ સત્તા આવવું હોય તો ત્યાં આગળ વાત સાંભળવી અને જેને ખુદાઇ સત્તા જોઈતી ન હોય ને આપ સત્તા જોઈતી આપકુદ સત્તા તો છે જ બહાર ઘડિયાળો પછી ત્યાં એમની ઓફિસ વાળા બધું ખવડાયે પેડા પેડા બધું ઓફિસ વાળા પૂછ્યું શું છે દાદ તમને કઈ બઉ ફાયદો થયો ત્યાં ઘડિયાળ ખોવાઈ ગયું ઘડિયાળ ખોવાય ત્યારે જેનો પછી જીવ તો બઉ બળે જે હોય એનો તો જીવ બઉ બળે કે ઘડિયાળ ખોવાઈ જાય તો અરે ઘડિયાળ ખોવાઈ જાય તો એવું ખોવાઈ જાય બી બી પૂછપુછ કરે મોટી મોટી શેઠાડીયા હોય છે ખુદા ને ઓળખવા પડશે ખુદાને ઓળખ્યા સિવાય અલ્લાહ ભલે અલ્લા ની પિચાણ થાય નઈ ખુદાનું ઓળખાણ કેટલાક ને ફોટા પર થી જોઈ ને આવે છે ફોટો જોઈ ને કારણ કે ફોટો છે પણ વાલિયા દેખાય એમ ત્યાં કોઈ વાલિયા નો ફોટો લાગે છે જો અને ત્રીસ માર્ક દેખાય ખરાબ ચારિત્ર વાળા છે એવું ખબર પડે ફોટા પછી બધું ખબર પડે પૂછો, બધાને કહ્યું કે ભાઈ પડેલી જોઈએ તમે કે ચાર રાખી છે તાઈને શું છે એમ કે છે કે આપ એમ કહો ને કે ચોપડી માં લખાઈ જાય કે શબ્દ રૂપે બહાર પડી જાય તો એ જડ થઇ જાય આપડે નથી માનતા તે પણ છે એમાં સાપેક્ષ એટલે શું અમે છીએ તો સુધી આ પુસ્તક વાંચવા ના કરશો અમે ના અમારી જગ્યા પછી પુસ્તક લેશે ને અને પુસ્તક એ ના હોય તો પુસ્તક જે સાંભળી પુસ્તક નું યાદ રાખી બોલતા હોય જેવું સ્મૃતિ બોલશે જતા કે એમને જે સાંભળીને આયા પછી લોકો પૂછે એમને કઈક કહો તારે કે મારી સ્મૃતિ છે એટલું કઉ હવે એમની સ્મૃતિ નું બધું કહ્યું કે આપડે જે બીજા પુસ્તકો માં વાંચીએ છીએ અને એમાં જે શબ્દો ચેતન નથી દેખાતું એટલું આપતો દેખાય છે કે એમનો કેવાનો આશય એવો છે કે બીજા પુસ્તકો વાંચી છે એમાં ચેતન નથી દેખાતું બીજે ચેતન હોય જ નઈ ને નિન બધું ઝાડ બાજરી ખાવ એના જેવું સમજ પડે ને ફેરફાર ના થાય હસન ના કરે એનો તો હસન કરે કારણ કે એ ટેપ રેકર્ડ થયેલી ઉતારે છે ટેપ રેકડ ઉતારો છે આ ટેપ રેકર્ડ છે તો અમારી હાજરી એ તમારું કામ કાઢ નાખશે હા હાથરી હોય ને કોઈ વખત જ્ઞાની પુર સંપૂર્ણ જ્ઞાની પુર વિતરા જ્ઞાની પુર કોક વખત હોય વ્યવહાર માં ના હોય તો વ્યવહાર બાર હોય પણ તે વ્યવહારમાં ના હોય એ તો બસ સાત વાળી જે ઉદય આવ્યું એટલું જ બોલે શું અને આવું વ્યવહારમાં થયેલા હોય કે અમુક જગ્યાએ પધરામણી કરીયે કેવું તેવું કરીએ અમુક જગા એ જ્ઞાન આપી ખટપટી ના હોય શું ના હોય લોકો નું કામ નીકળી જાય બઉ માણસ ફરી મનુષ્ય થાય એની ખાતરી ઠેકાણું નથી ફરી મનુષ્ય પણ થાય એવી ખાતરી ઠેકાણું નથી મળે તો આપણને એક બે અવતારી બનાવી દેજા લોકો ક્ષેત્ર માં નથી જવાતું છ બીજા લોકો કેતા નથી જવાતું પણ અમે કહીએ છીએ કાચ શુદ્ધિ કરવા માટે જ્ઞાની પુરુષ દર્શન કરે અગર સંતો સેવા કરી હોય સંતો સેવા કરે ને તેનાથી કાચ શુદ્ધિ હારી થાય સંત તેનું નામ કેવાય એમ જ્ઞાન આ ચિતની મલિનતા હોય કઈક થોડી ઘણી એટલે સંત કેવાય સંત વટેમારું કેવાય કે જો સમજણ પડે તો જ્ઞાની પુરુષ પોતે જ પરમાત્મા પણ આ દેહદારી નહીં આ નહી ઓળખવું ઓળખાણ પડવું જોઈએ ઓળખાણ પડ્યું કામ થઈ ગયા